કે કે? કે બધાજ્ઞાન શું કહે બીજા હર્ષ અને શોખ વખતે જો આજર ન થાય તો બીજા બધા જ્ઞાન થી હર્ષ કરાય તે વિજ્ઞાન અને તે જ મોક્ષ નો હેતુ છે બધી બીજી વાત અનંતવતાથી ફટાકટક કર્યો છે અને જયારે જરૂરતા હર ભાઈ નું જ્ઞાન હાજર થતું નથી જ્ઞાન ને કરવાનું એવું થયું જોઈએ એટલે જે આત્મજ્ઞાન છે તે અક્ષરો ની બાર જ એટલે જે આત્મજ્ઞાન છે એ અક્ષરો ની બહાર જ છે આત્મજ્ઞાન જે છે એ અક્ષરો ની બહાર છે બંને અક્ષર ઉપર પછી કપાઉ માલિન ના માત્ર પણ બધા અક્ષર માં સપડાઈ ગયા બરાબર કશું ફળ આ તો મન માં પછી મારે કહેલા સારા ઘઉં ના મળેલા તો પામે અવશ્ય મો તું સદન ને રોકી નહી ત્યાં સુધી મૌ તારો થવાનું જ નકામા સદન ના કર્યા મેં પૂછક લખ્યા અને ત્યાં નહીં પણ તું સદન કર્યા કરું શું પુસ્તકો પરિવાર તો સજીવનું મૂર્તિ વખત જે કઈ પણ કરવામાં આવે તે બંધન સજીવૂર્તિ વખત જે કઈ પણ કરવામાં પોતાની મારે દવા બને મળી કરવા દવા પર લઈના જાય ઉઠ્યા તા સ્વાધ્યાય કરે હવે જ્ઞાની ના આધારે સદન છે લોગ ના આધારે સદન ના કેવું કારણ કે એ તો બધી અધ્યાય રવિ રમતું રહે રાતું કરવા જેવી નઈ જેમ જેમ બરોબર થાય છે કેવો દ્રાજા કરો ભાઈ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 એ બધું શાસક મદદ કરે ખરું શોધન ભગવાને કહ્યું છે નિરંતર એટલે રોડ પેચા પાંચ કરા હાથ ધરાવી કાય કેવું પછી બીજું બધું વેપાર કરે બીજું કરે કરે પણ જ્યાં ચાલે ત્યાં કરનાર સ્વાધ્યાય કરવાનું નુકસાન શું કે સારું છે કુંડાય ને કુંડ બંધાય આપડે બધી વ્યવસ્થા બને સ્વાધ્યાય ઉઠી વસ્તુ છે શરણમો એમાં ભાવ જાગે કે નહીં ઓમ નમ શિવાય શ્રી કૃષ્ણ શરણમ જે બોલીએ તો એમાં ભાવ જાગે કે નહીં બધું લાભકારી બધું કે રાજા ના સાફમાં સૌ છે રાજા સૌ હવે સાધ્યા ની જરૂર નથી શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત માટે શું કરવું શરૂઆત હવે જે કરવું એ શરૂઆત માં તો રાજા કઈ થવાય નહી ને શરૂઆત માટે શું કરવું આપણે આપો આપડે કથાય નો રવો છે કથાય મંદ કરવા છે વિષયો ના ભૂખ્યા છે ત્યારે વધુ નથી કથાય થવું હોય કથાય ચિંતિત માત્ર દુખ ના થાય એક ચિંતા ના થાય એક ચિંતા ના થાય એવું એવું વિજ્ઞાન હોવું જોઈએ ના થાય એક ચિંતા આપણે અનામરોપ ને શું કરો શું કરો તું અનાવરોપ નોકિ તને નહીં જોઈ તો ભાઈ વાત અહી આપડે આત્મા શાંતિ નામ માં બેઠા હોય બહાર નું નિમિત્ત બહાર કોઈ ક્રોધી આવ્યો બીજો કે કોઈ તો એને દિલગીરી થઈ જાય તો એ આત્મબળ ઓછું કે એ આત્મબળ કોઈ વિજય મેળવવા માટે કસાય થઈ જાય તો એને વિજય મેળવવા માટે જ્ઞાન બળ મેળવું કે આત્મબળ એવું કોઈ ઉપાય આપડે શાંત સ્થિર બેઠા હોઈએ તે વખતે બહાર કોઈ ક્રોધી આવ્યો હોય તો તે વખતે તો આપડા પરિણામ બદલાય એના માટે આપણે શું આત્મબળ વધારવું જોઈએ ઉપાય આપડે જ્ઞાન બળ કે આત્મબળ ને સમસ્યા પેલા પછી આપી એને આપી વધારવું કેવી રીતે દેશની લાલસા દેહની લાલસાઓ ભૌતિક સુખ માં જ રાત્યો એનો રાતે છે જ ભૌતિક સુખ નો પછી આત્મધી ખલાસ થઈ જાય નહિ તો પછી જ્ઞાની કુષની પાસે જવું એટલે તમને સંપૂર્ણ આત્મવિર્યવાન બનાવી શકે જ્ઞાની પુરુષ ની પાસે જ્ઞાની પુરુષ કલાક માં મોક્ષ આપે કોઈ જ્ઞાની કેવા હોય એને ત્યાગા ત્યાગ સંભવે એમને ત્યાગય ના હોય ને અત્યાગે ના ઉદય કરના અધીન કરના અધિન જેમ ગુજરાત છે માત્ર નથી જી ત્યાગા ત્યાગ સંભવે નહી ના ના ના હોય તે ઉઠાવી જાય લોકોત માત્ર જે ત્યાગ ત્યાગ નાની પર ભરાય નહીં છતાંક્રમિક માર્ગ માં જ્ઞાની પદ કેવું પડે છે મૂળ માર્ગ છે જ્ઞાની પદ કેવું પડે છે ખરા સંપૂર્ણ જ્ઞાની કોણ કે જેને ત્યાગા ત્યાગ ના સંભવે એ શ્રીવદ રાહ રાખીએ ત્યાટ્યાગના સંતા નથી પોતા પણ એવી આશ્ચર્યની પ્રતિમા કહેવાય આશ્ચર્ય ની પ્રતિ આ ગામ આશ્ચર્ય નથી અને તેમની પાસે જ્ઞાન દર્શન કાર્યલણ થાય આ જ્ઞાન દર્શન કાર્યક્રમ જગત માં હોય શકે નહી જે જ્ઞાન દર્શન કાર્યક્રહ છે એ વસંતી રીતે લાગશે સ્વતંત્રિતિદ્રમારો ભગવાન એવું કશા ભગવાને તપ કહ્યું દેખાતા કોને હમણાં ત્રણ તપ એ તપથ ભગવાને નથી કે જ્ઞાન ને તપ કે છે જ્ઞાનીઓ જ્ઞાન ને તપ કે છે એક જગ્યા લખ્યું છે જ્ઞાનીઓ એક જગ્યા એવું લખ્યું છે કે જ્ઞાનીઓ જ્ઞાન ને તપ કે છે જ્ઞાનીઓ જ્ઞાન જ તપ કે છે ના જ્ઞાન તો જ્ઞાન જ હોય જ્ઞાન નથી તત્ નથી જ્ઞાન પ્રકાશ નો હોય પ્રકાશ નો સફેલો જ હોય ને પાડવા માટે આ ટકા મારે હા ભાઈ તો તમે એમ છે પૂછવા દાવો એટલે ત્રણ ના બોલાયું ટ્પોગ તમે જેટલું દેખાય એટલું બોલી ગયા જોઈ જીવ મંત્રો ઉપયોગ કરવો ગુરુ એ મંત્રો કરવો લાભ મંત્ર આપડે જેટલા જોયે એટલા આપે મંત્ર કારણ કે એમના બાપ શું જવાનું ભાઈ હા એ વેપાર લઈ ગયા આપે આપણને ફળદાયી થતો હોય ના વેપારી આપડે માફકાવ કરવું ના બાપ શું કીધું જેવું કઈશું આપડે જઈ આપણને માફેટા સંયમ રે નિરંતર સંયમ રે નિરંતર ચોવીસે કલાક નો સંયમ અમદાવાદમાં રહેવા જતા વકીલાત કરવા જતા વકીલાત કરે નિરંતર સંયમ કહીએ છીએ એક ક્ષણ સંયમ રે રાતે ઉગે થતાં કેવી રીતે હું માં બી એમના સા એમના છે તો કેવી રીતે હોય <laughs> ચાલુ નિરંતર કે ચોવીસે કલાક નો સંયમ અમારા અમારી જોખમદારી કે સંયમ કહેવામાં આવે છે લૌકિક એટલે લોક માં કેવા ખરી રીતે ભગવાન કહેવાય સંયમ છે ભગવાન તો સંયમ બને કે લોક ને સંયમ કરવા સંયમ કરવા બાકી ઇન્દ્રિયો નો સંયમ કરવાનો ઇન્દ્રિયો નો ત્યાગ કરવાનું ક્રોધ માર્ગ માં સોળ પ્રકાર ના ક્રોધ માર્ગ માં આયોલો જાય નવ પ્રકાર ના નવ જાય એના જેવો મોટો સંયમ કરવો ભગવાન ને મારી ને તો એ થઈ એમ તમને હું શું કમા પાંચ લાખ ડોલર ભાઈ પાંચ માં ના છે કે હજાર માં એટલે અમદે સંયમ અને અહીં મો નહિ એનું નામ સંયમ આ જે ઘણીક ભાગ માં સંયમ છે ને તે અહંકાર કરીને સંયમ કરેલો કેવું અહંકાર દેહ ને સંયમ કરે મન ને સંયમ કરે વાણી દાદા ભગવાન અમદાવાદ નો કેટલાય લોકો ને કે દાદા ભગવાન આગત થતું કદાચ એ શું કેવા માંગે છે આપના ચરણાર બિંદ મારા હૃદય સ્થાન પામો એ શું કેવા માંગે છે આપણું શરનું હોય એવું નહીં ને આપનું શરનું આપનું શર નું અંગીકાર હો જોરણ જણાવીને એટલે આપણું શરણું હોજો આપનું શરણું તમે તમે જેવી તૈયાર કરો એવું કર્યા કર્યા સાથે અત્યારે બધા જોડે કામ કરતા હોય ઉપદેશ આપવા જાય બીજા વિષય નો પેલું અંતસ્કરણ આખું મન બુદ્ધિ ચિત અહંકાર બધું એમાં પરવાઈ રહે પછી ખસે જ નહી આગળ ના કાવતું ગમતું કેવી રીતે નીકળે તાર ગમતું કેવી રીતે જાય વાસ બરોબર સીધ વાંચ બરોબર तो आपे कहु तुके बीजू बधु कर्मीन पर विषय बाबत एक निश्चय हो जाने की कृपा होना भूख लगी हो દૂધ પેલા આપે છે પણ હથે ચડ્યા પછી દૂધ પીએ જ નહી ચડે ના પીએ નહી પીવા નિશ્ચય ભૂખ લાગી છે નહી પીવું છે એટલે આ બધું મનનું સાંભળ સાંભળ કરી એટલે નિશ્ચય માં કચાસ ને મનનું જો ના સાંભળે તો મનનું સાંભળે ને તો પછી નિશ્ચય કરે મનનું સાંભળે ઘરે બધી ગયું સાંભળવાનું મનનું સાંભળવાનું નહીં આપણે વાત કરી ને મનનું સાંભળું જ નહીં કોઈનું સાંભળવાનું કે સાંભળનાર કોણ দাদা આ મનનું જે સાંભળે છે જે દિલથી આ છે કો દિલથી આ છે દિલ કોણ થાય છે દિલ સાંભળે છે સાંભળીને પૂછતા રહેને કઈ જાજો દિલો તો તે મે મને આવું થાય છે પોતે હાથમાં થઈ જાય કશું પડે શક્તિ નઈ કશું કશું કોણ દલાલી એટલે કોની દલાલી આપણી આપડી એટલે બીજું પ્રતિષ્ઠિત ના બને લઈ નીચે બસો કે કોઈ પણ માસ ભગવાન છે દાનચોર કોની છે આ બધું જાણું દાનચ ચોર કોની છે કોની તારી બીજા કોની કોની તો સુદ્દત્ પર મે મે હે છે દાનચોરા નિચેતો સુદ્દ આત્માની દો લાતી એ સમજમાં જ કે સુદ્દ આત્માન નિયતિ પણ આની તો છે ને બે આ તારી છે નિચે એટલે તારી એની નિચે કોનો આનન નદ્યુતે આ આપડે ગલી બધી કરીએ થાય ન જ્ઞાન જ એમ કેમ તેવા વિચારવું ના હોય એક વખત મનમાં વિચાર આવે તે વિચાર ના આવે તને દાન કરે છે તો દાન દાન તે સુધારી પડતે દાદા ખરાબ છે દાદા નિકળા બોલ બોલ નીચે કરો તો તે લઈ કરે સુધાઈ જાય અને નીચે આવ બોલ તો વાત સી બરાહમી જાય કે બરકત નું થાલે આ ઠીક ગાઢ રતો ડાયો નહી કોણ બેહીને બેહીને બોલા બેહીને હા ઘરે સારું શું આવું જેલું કરે દલીલ બાજી કરે છે સાહેબ અકેલા ધરા દલીલ કરે છે નવ દલીલ એની પર અકેલ નહી નહી એટલે નહી એટલે આવો નિશ્ચય કરીએ છે દાદા હું નિશ્ચય આવું ઘણી વખત કરું છું આવું બોલવું નિશ્ચય ઉડી જાય કે માણસ ઠેકાતો જે થાય એ ધોવા દેવું નથી જોઈ ને બાજુ મૂકી દેવા કે પછી ફરી સાયકલ પડી એટલે તારે શું લેવાનું પેલા જોખમદાર ને આપડે દ આજે મહેશ ને વિચારો આવે વિષય સંબંધી આવા વિચારો આવે છે આવી વાતો આવી વાત કરે ને તે જો કરે છે ને આપડે તે જોખ સાયકો ઇફેક્ટ પડ્યા કરે જેમ મારું આપઘાતી નિશાની કહેવાય આપઘાત કે ન છો ગુરવાની ગયા જોવા જેવું નથી હડવા જેવું નથી એને રાત માં જવા જેવું એમ નો જોખમ એટલે શું જોવા જેવું હાથ ધરવા જેવું નથી હા મન મન જવું જાણ પણ થાય કે આવા બંને વિચારો આવે છે વિષય ના બંને આપડે શું લેવાય તો આપણને ખબર પડે છે ને તારે ખબર પડે એમના બાદ આત્મા ને ખબર ના પછી આત્મા શીખ્યા કેવું માં આવે છે ભૂલ થઈ એ જ આ ભૂલ છે બીજી કઈ ભૂલ છે વિચારો જે આવે છે આપે બીજી વિચારો ગમે છે એ પણ ગમે થઈ ગયા ગમે આપે શું છે એ આપણે આપણને ખબર પડે છે ના એ આપણને ખબર પડે ચાલ્યા તો આપડે સ્ટેશન પર જવું હોય તો અહીંથી આમ ફેરવું પડે આપડે પણ મંદ ગઈ આ ગઈ થી ગઈકાલે આમ ગયા આમ ફરે શું કઈ એને ગમે ત્યાં જોયા કરવા ચાલ આવે આવા માણસ તો ચાલે નહીં એટલે વિચાર સારું છે પણ મન સારું લેવા દેલા આપડે આપડે શું જોયું આપડે હાથમાં શું જોવા પાંચ છ જ્ઞાની પૂછ ને ત્યાગા ત્યાગે ત્યાગ નાય હોય ને ત્યાગ હોય શ્રીમત નું છે ને એટલે બરોબર સમજમાં આવે છે बुद्धि ने खास बहुत शास्त्रों शास्त्रों क्यों सहज सहज वाली निकलेगी भगवानी लकी बुद्धि वे आए शु करी बुद्धि वाए लकी असहज थे ना काम था है थे। थे है थे ते था है। था थे है। ता तार बहु आती। तो खाली थी गयी बुद्धि कई रीते खाली था है कोई थे कोई मारे बाहर खाली करी थे। एक पूछू मे बुद्धि खाली करी है तो જે બન્યું એને ન્યાય ગણ તો ભાઈ કોઈ પાંચસો રૂપિયા તે માણસ ની પાસે બે વર્ષે ના કરે છતાં કોઈ દાદા ભેગા થાય તો આપી દેજો પાંચસો લઈ ગયા તા તમે ભૂલી ગયા લાગો છો એટલે તમે મારી પાસેથી લઈ ગયેલા એટલે આપડે સમજી જવાનું કા કરે છે પાંચસો આપી દેવા તા બોલે जो है बुद्धि ओवास्तु अच्छे करेलो रो कर बहु भारी है। है। કારણ કે આ નલાયક ના પ્રસંગ આપણને થયો છે કે આ પાંચસો થી છૂટી જતો હોય તો બઉ સારામાં સારું છે આ પ્રસંગ છૂટી દેવા માટે પાંચસો ને પાંચ આપવા જોઈએ